તો પછી પંદર વર્ષથી દેખાય તમને ખબર પડે પેલો પેલો ચોસો પેળે હાજર હોય અને એટલે આ ક્રોધ ક્રોધ કોને કેવાય પ્રકૃતિ ગુણ પ્રાકૃત ગુણ આત્મા હતો નઈ એ ગુસ્સા પણ ગુસ્સાથી અમારે દુઃખ થયું હોય તો આપડે પ્રતિબંધ કરાવું પડે આપણા માં તો લાંબા પણ આ વિચાર હોય તો એ જ્ઞાન નહીં કરેલું મને કરે બે પગારી ના તમે વિચાર ના આવે આલું કઈ નાખું છે આ રૂમ માં આપણે કૂદવા ના રહે કોઈ આવું મસ્ત ભાઈ કોણ કુદું કૂદવા રે આ પુરુષો ને ઘણું કૂદવું છે પણ ક્યાં કૂદે અને કુદે તો સહજવામાં આવે એવું જોઈએ દુઃખ ના થાય અને જે કુદતા હતા જે કુતતા હતા તંત્ર પણ વાધવા કચ્છી લોરબા જ વગલાયેલા વાપી માં પછી કપૂ પછી બેનજ માંથી એ કે છે ને કે અમારે હવે કઈ જવાનું ગમતું આ બેનો એવું કઈ રીતે કેમ રડો છો કે નથી આવતા દાદાજી જવાનું ગમતું નથી આવે ને ધર્મ કે છે એમનો શું છે આ જે કરી રહ્યો છે બઉ સુંદર થઈ જાય છોકરાઓ દીદી માં અઠા અડત કરી ત્યારે જોયેલા કોઈ નઈ આનંદ આખો દાડો ધોધ પડ્યા કર્યો બધા પાકો વસ્તમી ધોધ થઈ જાય આઠડા શું છે તો ક્રોધ નહીં માન નહીં માયા લોક નહીં વિષય નહીં સંસાર જ નહીં ને મોક્ષ જ કહી લો ને તો બધું કામ નીકળી જાય રહ્યો જ નથી ભાવ થી લઈને જ્ઞાન થયા પછી એટલે ફીકું ભ લાગે એટલે પછી ના ભાવ આ તો ના ચીકાનું ખાય છે લોકો ફીકું પીકું બીજો કઈ આનંદ ચાકતા નથી એટલે ફીકું જે હોય છે તે પણ કેડું બનેલું નહીં જો આ નવી જ જાતનું છે માટે કામ કરી લેવા જેવું છે આપડે આપણું કામ આવી જાય દાદાજી ના ભૂલાય એવું વિજ્ઞાન જ કયું હોય તે ભૂલાય નહિ તમને થોડું વખત યાદ રહેતા ને હા યાદ રહી યાદ રાખીએ કેટલો વખત ઘણો વખત ઘણા વખત કામો હોય તારા શાળ હોય ધીમે ધીમે કરશે